એ આવો આવો આવી બધા હું છું ઓ હો અરે વાહ ભાઈ આજે તો રાજેશ્વરી આવી છે સ્નેહા છે વનિતા છે અને સ્વયં વરા પણ આવી છે ને હા વાર્તાનું નામ છે સાચા હરણ સાંભળો એક વન માં એક તળાવ હતું શિકારી એ તળાવની પાસે આવ્યો એને તળાવમાં હાથ મોઢું ધોઈ ને પાણી પીધું શિકારી તો ઘણો થાકેલો હતો અને કેટલાય દિવસથી ભૂખ્યો એટલે અહિયાં મને સહેલાઈથી શિકાર મળી જશે તળાવની પાસે આવેલા એક લીમડાના ઝાડ ની ઉપર ચડીને બેઠો શિકાર ની કે હમણા કોઈક પ્રાણી આવે અને હરણી તો પાણી પીતી હતી હરણીને મારવા માટે શિકારી એ ધનુષ્ય ઉપર પોતાનું બાણ ચોડાયું ભાઈ હરણી शिकारी चाई लीधली भला शिकारी भाई हूं हम भागी जी ने बाण थी बची सकू एम नहीं ते मरा दया करो मरा बच्चाओ मे राहता हा घरे એમને મળી આવું થોડી વાર હું ધવડાવી એમને દૂધ પાય એમને મારી એક બેનપણીને સોંપી અને તમારી પાસે પાછી ચાલી આવીશ હશો એને આ વાતનો વિશ્વાસ આવ્યો નહી કે આ હરણી એનો જીવ આપવા માટે ફરીથી એની પાસે આવશે પણ એને વિચાર્યું કે આ હરણ હરણી આમ કહે છે તો એક એને છોડી તો મૂકવી જોઈએ જોઈએ તો ખરા પાછી આવે છે કે નહીં મારા નસીબમાં હશે મોટા શિંગડા વાળું એક સુંદર મજાનું કાળા રંગનું હરણ ત્યાં પાણી પીવા માટે આવ્યું આમ પાણી પીતું તું એ કાળું હરણ તો એટલે શિકારીએ જ્યારે એને મારવા માટે પોતાના ધનુષ્ય ઉપર બાણ ચડાવ્યું ત્યારે હરણે એ જોઈ લીધું અને બોલ્યું અરે ભાઈ શિકારી આ પત્ની અને બચ્ચાઓથી જુદા પડીને મને ઘણો બધો વખત થઈ ગયો છે એ બધા મારા વગર અકળાતા હશે બિચારા ચિંતા કરતા હશે મારા વગર હું એમની પાસે હું સાચું કહું છું જરૂર હું પાછો તમારી પાસે આવીશ આ વખતે દયા કરીને મને એમની પાસે જઈ આવવા દો ભાઈ એક વખત શિકારી તો ખીજાયો આ સાંભળીને એને તો ખૂબ ભૂખ લાગી હતી પણ એમ માની જવા દીધું કે મારા નસીબમાં આજે તો હું ભૂખો રહીશ એમ માની હરણને તો જવા દીધું એને પછી તો હરણી પોતાના બચ્ચાઓ પાસે ગઈ તેણે બચ્ચાઓને ધવડાવ્યા દૂધ પીવડાવ્યું અને ખૂબ બધું વાલ કર્યું એ પછી પોતાની એક બીજી બેનપણી હતી ને હરણી એને બધી હકીકત કઈ સંભળાવી અને પોતાના બચ્ચા એને સોંપ્યા કે બેન મારા બચ્ચાઓનું ધ્યાન રાખજે આટલી વારમાં એ હરણ પણ ત્યાં આવી પહોંચ્યું એટલે એણે પણ બચ્ચાઓને વાલ કર્યું બચ્ચાઓ પોતાના મા બાપથી છૂટા પડવા માંગતા નહોતા હો પણ છેવટે પોતાની સાથે આવવાનો એમનો બહુ આગ્રહ હતો એટલે હરણ અને હરણીએ બે બચ્ચાઓને પણ સાથે લઈ લીધા તળાવની આગળ આવી અને હરણે શિકારીને કહ્યું ભાઈ અમે બધા આવી ગયા છીએ તમે હવે અમને તમારા બાણોથી મારો બોલો આવું કીધું હરણે હો સ્વયંવરા આ હરણ અને હરણનું આવું સાચું બોલવું જોઈ અને સ્વીકારીને તો ઘણી નવાઈ લાગી કે ભાઈ આવી રીતે સાચું કોઈ બોલી કેવી રીતે શકે એટલે ઝાડ પરથી નીચે ઉતરી જુઓ આ હરણાઓ પશુઓ થઈને પણ કેટલું સાચું બોલનારા છે એ બધા જીવવાનો મો છોડીને પોતે સાચું બોલે છે એ કહેવા માટે આવ્યા છે અને પોતે મરવા તૈયાર થઈ ગયા છે શિકારી તો આવું બધું જોઈને ભારે નવાઈ લાગી એને તો થયું કે હું માણસ થઈને કેટલો પોતાનું પેટ ભરવા માટે આવા નિર્દોષ પ્રાણીઓને મારવા તૈયાર થઈ ગયો હવેથી હું કોઈ પણ પ્રાણીને નહીં મારું શિકારી તો આવું વિચાર્યું એટલે એણે પોતાનું તીર કામઠું તોડીને ફેંકી દીધું એટલે સ્વર્ગમાંથી એક વિમાન એ વિમાનને લાવનારા દેવદૂતે કહ્યું હે શિકારી આ હરણાઓ સાચું બોલનારા અને સાચું બોલનારાના રક્ષણ કરનારા છે એટલે એ બધા સ્વર્ગમાં જશે એટલે ભાઈ આ હરણ ને હરણી અને એમના બે બચ્ચા એ બધા તો છેવટે દેવતાઓ બની ગયા સ્વર્ગના દેવતાઓ અને આપણો આ શિકારી પણ દેવતા બની ગયો રાજ કરું બટેટાનું શાક કરું અને પછી બધા સુઈ ગયા હા સુઈ જાવ સુઈ જાવ આવતીકાલે हूँ तमने बीजी वार्ता कहीश आजो